બ્રાહ્મણ ના પુત્ર ને લઈ આવ્યા ત્યારે તે મૂર્તિ છે અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન તેને પોતાની માતા જે હેઠળ પોતાના મુખ ને વિશે અસ્તાવરણ યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું અને વળી અર્જુન ને પોતાની મૂર્તિ શ્રીકૃષ્ણ કરાવ્યા પછી એવું પોતાનું સ્વરૂપ ને વધાર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધે માય રહ્યું અને બીજું પગલું હું ચૂમેલું વામન સ્વરૂપ ભગવાન ધારણ કર્યું હતું તેવું તેવું જ દીઠું એવી રીતે ભગવાન અતિશય મોટા થકી મોટા દેખાય તે ભગવાન ની વિશે સગુણ પણ જાણવું ऐश्वर प्रकट करीन करे भगवान તે જેવા જણાતા હોય પણ તેના તેને આઠે પોર અંતર આશ્ચર્ય રહ્યા કરે છે એવી રીતે કાર્યા વર્તન લગુણપણું અને નિર્ગુણપણા ની વાત કરી લગુણપણું અને નિર્ગુણપણું છે એવું જ ભગવાન નું મૂળ સ્વરૂપ છે અને એ ભગવાન આ સગુણ અને નિર્ગુણ સ્વરૂપ પોતાનું ઐશ્વર્ય જેમ બલિરાજા ની વાત કરી અને જેમ વામન વિરાટ સ્વરૂપ દેખાણું ક༼ે છે પેલા કીધું કેળા ને રાત ને આ બધી હતું એને ભગવાન કરી દે અને એવું ઐશ્વર્ય મહારાજ ની તો આપડે બાકી તો એવું સમજાય તો આખો પર ભગવાન નું સ્વરૂપ મળેલું છે ભગવાન ઉપાસના કરી દેખાય છે સામાર્ય ભગવાન નિર્ગુણ છે એના સંબંધ કરીને નિર્ગુણ ભાવના પાણી માહિત પદાર્થ હોય ભગવાન ભગવાન ની બે શક્તિ છે અને સ્વરૂપ એક છે ભગવાન ની શક્તિ છે અને અતિશય સૂક્ષ્મ પદાર્થ હોય એને સૂક્ષ્મ ભાવ માં રાખનારી એક શક્તિ છે અને ઈ બે શક્તિનું પરિવર્તન આ એક મનુષ્યકૃતિ ભગવાન હોય ઈ બે એને ધારણ કરી દે ભગવાન નું સ્વરૂપ તો એક જ છે ઓલી નહીં રેતું હોય કે ભગવાન તમારે લખવું છે એ પ્રમાણે તો આપડે બોલી જઈએ ઘોડા એને જો એનો ભાવ ને સામે પણ એ આપડે નથી જોઈએ આ કે મોટી તૈયારી તો કરવી પડશે અમારામાં સ્વામી ક્યારે વાત કરશે ભગવાન અલૌકિક ઐશ્વર્ય હતું આજ તો આપડે ચૈતન માની ગયા પણ હવે અત્યારે સાક્ષાત ભગવાન તો આપી પે મૂર્તિ રૂપે પ્રગટ હોય આમાં કોઈ શું કરે કરી નથી ચાંદ બુટે જો બુડે એવું ન હોય ને તો લખે આપણો પ્રયત્ન ઐશ્વર્યુત સાત કઈ મૂર્તિ રૂપે પ્રગટ હોય આપડે જે ચૈતનુર્તિ માં જળ પર દેખાતું હોય નીકળી જવાનું જઈએ ને એ વિચારતા પોતાની બે થાય એવું ચાંદ અને ચાંદ બુડે જો બુડે એવું ના હોય ને તો લખાય આપણો પ્રયત્ન જે રૂપ માં જોઈએ રૂપ માં નથી અત્યારે આપડે રોકાઈ બેઠા છે નો થાય એવું હોય તો શાસ્ત્ર લખે તમે કયો એવો પ્રયત્ન કરી પેલા એમ કરી મન ચોખો થતું હોય ને કોઈ મજા હોય તો ભાવ ના માનસિક વૃત્તિ રોકાયા છે અહીંથી આમ જોવું હોય તો થાંભલો આડો આવે એટલે એટલે જ્યાં થાંભલો આડો નથી એટલે આમ દિવાળી સુધી આપડે જઈશી પછી દીવા લાડી આવી સુધી લાંબી હોય એને ગઢડા જેટલા માં લી હોય ને ઘર લાગે ને આ અનાદિકાળ થી જીવ પ્રાણી માત્ર માનસિક વૃત્તિ કેવળ વિષય તરફ જ છે જગત વ્યવહાર તરફ જ છે એમાં ટેવાય ગય છે હવે એ આખી ટેવ બદલાવ અઘરું અઘરું એટલે ન થાય એવું નથી પણ એની સ્કૂલ ક્યાં એની સ્કૂલ જોઈ જો એ આપડે આટલું બે આ સ્કૂલ ના કહેવાય સ્કૂલ ક્યારે કહેવાય અહી જે વાત થઈ એ પાછું એક બાજુ બેસી માનસિક વૃત્તિ ને દબાવી અને કેમ કર નથી આઈ કે સારું લાગો તો તમે બેહો આ ઘરે વૃત્તિ સારું લાગે એટલે આ સારું લાગે છે એટલે બેઠા છે નહીં તો વૃત્તિ તો તરફ બીજી તરફ જવાની જાય એ ભાવ બદલાવો જોઈએ સ્વરૂપ બેઠું છે એમ કહ્યું ને પણ મૂળ સ્વરૂપ બેઠું તો આપડા જેવું મનુષ્ય છે આપણને મનાય ના આપણી વૃત્તિ છે એમાં કહ્યું એટલે અચાનક લખ્યું એટલે આપણે ના ન કહીએ પણ આપડને મનાવી કેમ આ મુ તો આ ગોવિંદ હવે આપણે કોક કહીએ ગોભાઈ નહી હોય જોશી ખરું મનાય આપડી વૃત્તિ રાત્રિ દિવસ કઈ પણ જગત પદાર્થ ચોંટેલી છે એને જ નિરીક્ષીયે છે એનો જ નિર્ણય કરીએ છીએ એને જ વાપરીએ છીએ એમાંથી જીવન જીવીયે છે હવે એને એ ભાવ બદલાવી દેવો આખો ઊંચા સિદ્ધાંત ની વાત છે આ સામાન્ય નથી આ બે સ્વરૂપ ને ધરનારું મૂળ સ્વરૂપ આજે સગુણ ને નિર્ગુણ ભગવાન કેવા તો સગુણ છે ભગવાન કેવા નિર્ગુણ છે એ તો અમદાવાદ ઉપલબ્ધ વાતો કરે એમાં જ અત્યારે આ જગત આખું ભ્રમણામાં ઉગડી ગયું છે દેખાય કેમ ભાઈ દેખાય જ નહી પેલો સગુણ છે એ ગણતરીમાં નથી હવે આમાં શું કહે છે સગુણ નિર્ગુણ તો એનું ઐશ્વર્ય છે ગુણ વસ્તુ જ બીજી છે આખી બતાવે કોણ આ યુગમાં આ મોટા ધર્માચાર્યો હોય દ્રષ્ટિએ મંદિરો સેવા ને પૂજા ને લાખો માણસ ને આવે એટલે આવૃત્તિ આવી જાય પણ એમ બોલીએ તો કોઈને બંધ ન કરે એટલે બોલવાનું બંધ કરવું પડે પાછું સ્વામી નારાયણ આ રે સ્વામિનારાયણ આરે સિત્યોતેર ના કાર્તિક સુધી પાંચમ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યા વસ્તા ખાતર દરબારમાં ઉતરાધા દ્વાર ઉતરાદા ઓરડા ની ઓછરીએ ધોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શેત વસ્ત્ર ધારણ કર્યા હતા ભક્ત ની સભા બેઠી હતી પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછો જેને એવી મલિન રીસ હોય જેની ઉપર આટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં પાડા જેવું છે પણ આમાં કયો નહી પાડા ની પેઠે રીસ રાખ્યા જ કરે એવો જે હોય તેને સાધુ કહીએ કે ના કહીએ કેવો તેને સાધુ ના કહેવાય પછી મુક્તાનંદ સ્વામી પૂછો પ્રશ્ન પૂછો છે હે જે ભગવાન ભક્ત હોય તેને કોઈક ભગવતી નો હૈયા માં આવ્યો હોય અને તેને કરીને ભગવાન ના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ તારા નો શો ઉપાય છે એ મહારાજ ભગવાન ભક્ત હોય તેને કોઈક ભગવદી નો અયમાં આવતો હોય અને તેને કરીને તે ભગવાન ભક્ત ઉપર રીસ ચડતી હોય જો ભગવાન ના અવગુણ કેવાય આપડે વિચાર કરો એ પછી ભગત કેવાય ભગવતી ના કેવાય હિસ્ટર કેવાય તો ભગવતી ના કેવાય મારે ના પાડી શબ્દો ને આ ને તો ખબર પડી જાય બોલો ભગવાન ના ભક્ત ઉપર રીત ચડતી હોય તો તે અવગુણ ધારા નો સો ઉપાય છે ભગવતી જાણે તમે માનો અમે નો માની વાત સાચો થાય દેખાય કઈ આવતું હોય છે પાછું છે સાધુ છે એ ભાવ માં કીધું એમ લીધું એ ભાવ સાધુ આંખો માં ડૂબી જાય લીજ વાત તરે ભક્ત ને ભગવતી નો અવગુણ આવે અને ખબર પડી જાય અવગુણ આવ્યો ભગવતી નો દેખાતો હોય ભગવતી દેખાતો હોય હા તે મહારાજ એક થી લાખ ગણી નિંદા કરે ને તો એ જાણે હજી ઓછું થયું વધારે કરવા તૈયારી કરતો હોય એને એ ઓળખી જાય કે મને ગમે એવો દેખાય પણ મારો ભગતવો કરશ્ન પૂછો મુક્તાનું સ્વામી મુક્તાન સ્વામી એ જ પૂછ્યું અરે બ્રહ્માન સ્વામી મુક્તાન સ્વામી બોલા કેટલા દાડા રે છે પણ સમર્થ પુરુષો હતા સ્વામી સ્વામી સ્વામી કોણ અને તમે આ શું કર્યું સાચી વાતો આ જૈન કર્યો પછી આવી જાય છે તો આવી જાય પાછું એ થાય આપડે તમે આમાં દંડવત કરો છો ને દંડવત ન જાય પણ પાછો બીજો થોડોક હળવો શબ્દ પાછો મૂક્યો એટલે પેલા એવી રીતે મલીન હોય તો ન જાય વિચાર કરજો બોલો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે મહારાજ જે ભગવાન ભક્ત હોય અને તેને કોઈક ભગવતી નો અવગુણ આવતો હોય અને તેને કરીને ભગવાન ના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળા નો ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલા જેના અયા માં ભક્તિ હોય ને ભગવાન મહિમા જાણતો હોય તેને ભગવાન ના અવગુણ આવે નહી अधिकारी एवं वृंदावन विषय लता तथा त्रोण तथा गुच्छे हूँ कोई श्री कृष्ण भगवान ने वृंदावन ने विषय वृक्ष ने तथा पक्षी ने तथा मुगला ने બળદેવજી આગળ અતિ મોટા ભાગ્ય વાળા થયા છે શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજી આગળ કીધું શું કયું કે આ ઝાડવાઓ છે એ તમને તમારા ચરણ નમે છે એ પોતાનો આ જન્મ છે એ ધન્ય ભાગી થઇ ગયા છે કારણ કે ઝાડવા આપણે શું આવે નાના સાધુ નું દંડવત કરે ને મહિમા સમજે છે ને એ તો એટલે મહિમા બરાબર સમજે છે ને ખબર દંડત કરો છો એટલે બરાબર આવના હૃદય ને બોલજો એ બરાબર એ છે ને એ દંડવત કારણે ભાઈ બંધાયો હોય એ પડખે દંડવત કરે તો વાત કરવાનો ભાવ થયેલ ન થાય દંડવુત કે કરો કેવું પડી કસરત છે વાતું ચિતુ ન કરતા હોય અને દન રથ કરી પણ એ ભાવમાંથી નથી થતા નથી થતી મારે કેવું આમાં ભાવના બદલવી જોઈએ એમાં ક્રિયા માં કઈ નથી ક્રિયા માં નજીક ક્રિયા હોય અને મુક્ત સ્થિતિમાં મૂકી દે પણ એ ભાવના બદલવાને માટે એ સ્કૂલ જોઈ ને સ્કૂલો ઉઠી ગઈ પણ હું તો જોઈ ને બહુ ની પાસે ખબર પડે પણ મંદિર થાય તો આ લોકોસેવા કરી ખોટું નથી તમે કરો ખરા પણ મંદિર શા માટે મંદિર નો ઉપયોગ જે માટે કરવો જોઈએ એ માટે થાય છે ને ખબર ભાવ યોગ્ય શાકી બધી ક્રિયાઓ બદલી કરી પછી આપણે શું કઈ જગત આવું થઈ ગયા ભાવના હોય આપણે છાપા માં જ વાંચી ને કોઈશ ને મારી નાખી શું અને આગળ સફાઈ સફાઈ ભાઈ ભાવના મૂળભાઈ ભાઈ એની જે હતી એશ્વર્ય કે જે કઈ ભાવની વ્યુ એમ જ આ મોક્ષ માર્ગ નું માર્ગ છે કે ધર્મગુરુ સિવાય ક્યાંક ન આવે હ એની મજા આવતો હોય છે ભણવું જોઈએ ને એ ભાવ નહી ભણવાનું હોય અને અમે પણ આવતા નથી હા ઠીક છે એમ નથી ત્યારે તમે દાડવાની નીચે ઓટ આપી મજા દક્ષા જઈ અને બેસી જાવ પપ્પા મારો પછી ઘરે જાઓ હરવા જઈ છે બોલો વૃક્ષી પદલાવ અને જેમ ઉદ્ધવજી જો ભગવાન ના મહિમા ને સમજતા હતા તો એમ વર માગ્યો છે આ ગોપીઓના અધિકારી વૃંદાવન પક્ષી ને તથા મૃગલા ને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્ય વાળા કહ્યા છે અને બ્રહ્મા પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે હે પ્રભુ આ જન્મ ને વિષે પશુ પક્ષી ના વિશે તમારા દાસને વિશે રહી ને તમારા એવું મારું મોટું ભાગ્ય થવા જેવો છે અને આપડે શું માની કરે પાછી પછી કરે બોલો માટે એવો જયારે ભગવાન ના ભક્ત મહિમા સમજે ત્યારે તેને ભગવાન ના ભક્ત ઉપર તેનો જે ભક્ત તેને વિશે કોઈક અલ્પ દોષ હોય તે મહિમા ના સમજનારા આવે જ નહીં અને જે ભગવાન ગામડામાં ફરતા હોય સાધુ એને લ્યો હતો તે બે પૈસા નો બરોબર લખેલો અમે અહીંયા જઈ અને મે આટલા વચના મૃત કંઠ કર્યા છે ફલાણું ફલાણું ફલાણું ફલાણું ભક્ત જનદામણી ના પ્રકરણ હવે હું વેલો બોલું છું પણ તમે આવ્યા આપડે જશું જુનાગઢ જયારે સ્વામી બાળ બેઠા છે અને હરિભક્તો ને સભા ભરાય ને બેઠી હશે બે પેડા થઈ બોલવા થશે તમે આટલું કરી રાખજો મેખ્યા હતા એટલા દંડ ચાંદ્રાયણ ફલાણું રાખ્યા તા એ મને લખજો કાગળ પૂરો થઈ જાય એમાં ને એમાં પેલા તમે આવા લખતા છો ને કાગળ જેવડા પર દેશ કાગળ લખે હું વાંચું લાગ દેખાય છાયા જ દેખાય કોઈ કઈક લખે ને કોટલી ક્યાંથી આવે ખરેખર આપણા વંજાવ આવે તો અલબા જો હું એ મૂર્ખો છું ને આ કલગુર છું ક્યાંથી બીજા કાઢે ક્યાંથી હે અભ્યાસ નથી ને આવે ક્યાંથી એમ હે અમને યાદ આવ્યા કરે મારા પૂર્વે મેઠાઈ ખાતા હોય ને સામે એટલું હોય ને પેળા રે સાંભળે રાત્રિ દિવસ એ પલટે જ નહીં તમારો કોઈ દેવ પલટે ને હારે જે બરાબર ચોખ્ખું લેખું છે બરોબર ચોખ્ખું દેખ્યું આ જૂનું આગળ કઈ ખાધું છે ને એટલે ક્યારેક યાદ આવે છે જૂનું ખવાયું છે એટલે યાદ આવે છે પૂછતા એક બીજા નાના સાધુ અને બહેરીને પૂછો છો ને બધું જૂના હો જૂનો થયો એટલે થાય ભગવાન ને સંબંધો રાખો છો પણ મારે તો કેવું ને રાખો છો કોક કોક એ બધા ધ્યાનમાં હોય થોડું પણ એ લગભગ નહી અને પોતાના જે પોતાના ઇસ્ટ જે પ્રત્યક્ષ ભગવાન અને જે ભગવાન આટે પાડીએ ને તેની બરાબર કેવાય ને હા એમ અને એમાં સત્ય પ્રાપ્ત થાય પાછા સત્ય થાય અને જે ભગવાન ના જાણતો હોય ભગવાન ના સંબંધ ને પામા એવા જે પશુ પક્ષી તથા ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય અને ભગવાન નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે અવગુણ ના લે તેમાં શું કહેવું નર્મદાજી કેવું હાજર મારી બેળા પેદી જૂના સાધુ હતા જન મંગલ બોલીએ ભગવાન ના નામ અંબાળીયે પછી એકાદ નાઈ આ એક વૃદ્ધ સાધુ હતા તરત ને તરત અંદર લઈ શરીરે ખૂબ મીઠા ચોળવા માથામાં મોવાળામાં રેતી અરે રેતી અરે આ નદી તો કેટલા વર્ષો આમાં કેટલા કેટલા મહર્ષિઓ નાયા હશે ભગવાન અવતાર ના ગયા હશે એ રેતી એને હું જો દ્રષ્ટિ માં ગયો ને બધો રેતી તો આપડે નાયે પડી કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય એવું છે આ બોલો માટે ભગવાન નો મહિમા સમજે તેને ના ભક્ત નું તથા ભગવાન ના ભક્ત નું મહાત્મા ના જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અહીં જૂનું મંદિર જોયે તો નહીં હોય તમે જોયે સ્વામી બાળ મુદાજી સાધુ સાધુ આપણા બીજા હતા બધા મોટા મોટા સભા આખી સદગુરુ વાગ્યો હોય પછી બીજા હોય અમારા જેવા વાહે બેઠા હોય એમાં એક સાધુ વીજવા બેઠો હતો કેમ હશે પેટમાં હરકું નહી હોય સભા બેઠી છે સ્વામી આમ ઉપર પાંચ ની છઠ્ઠી નંબરે ઉપર હતા ને એકદમ ઉભા થઈ ગયા ઉભા થઈને પોતાની ચાગર લઈને મોઢે થાય બગડે કઈ ધોવાઈ જઈ જશે પછી એમ બાવડું જાળી ઉપાડ્યું કરતા અને બાર ઓટો ત્યાં લઈ ગયા ત્યાં કર્યું બીજા સાધુ વિચાર કરે એકાદશી નો ઉપવાસ સવારે ગામડે જવું પારણા કરીને જવું મંગળ આરતી થયે એટલે સીધા જાય એટલે નકવડા ઉપવાસી ને કઈક કરાવે આવેલું એમાં સામાન મુ ગયા તા એમ આવી ગયા તાજુ આપડે ગવડીએ મહાપુરુષો દોડે નિર્માની પણ આવે એ બહુ જૂની વાત સારામાં સારી છે પેલા આવ્યું ને સમુ નિર્ગુણ હાદ આવ્યું પણ મારી પોતાની વાત હતી એટલે હું નહોતો પણ પાછું એમાં અહીંયા સ્વા ચેષ્ટા ને બધું થઈ જાય એટલે સમજુ ખપવાળા સાધુ ઉપર વયા જાય પ્રક્રમા માં અને તેવું કઈ ત્રણ ચાર કાચ નું સ્વામી આખો દાડો જે વાતો કરી હોય એનું મનન કરેલું આ ભગવાન નું સ્વરૂપ સગુણ નિર્ગુણ ઐશ્વર્ય જમા થી થાય એ કેવું હશે આ પ્રશ્ન આમાં આવ્યો છે એની ચર્ચા કરતા સાધુ વાત કરે એમાં કોઈ કઈક વિદ્વાન કહેવા નતા હો પણ આજ મને યાદ આવે છે આનંદમય છે એ આ મારી વસ્તુ નથી કઈ અમારી હોય એવી હોય તો હું પુતળી નોખી એવી રાખી છે પણ એનાર એ ભગવાન જયારે અવતાર લઈને આવે છે એ વિના નો સમજાયો પછી હું એક બીજા સાધુ હતા આગળ જુના એ પાછા હું વૈયા જાય એક બાજુ બેસી આ થઈ પણ એનું પછી ધ્યાન ની રીતિ છે આ રીતે આપણે કલ્પના કરવી ભગવાન આપણને બતાવે તો બતાવે કરો છો ને ખીચડીયાલ ઠીક થઈ એની વાત થાય છે સાધુઓ સાંભળો છો ને હવે પૂરું થઈ ને એમ કે સ્વરૂપ નું ધ્યાન કરવું પડે વિચાર કરવો પડે તો બઉ વિચાર કરવો પડે એ તો કઈ કોક તમે કરતા હો ને એટલે મને બોલવાનો ભાવ થાય છે તો પછી હું અમારે બોલી ને કરું કોક નું તો કઈક કરવું પડશે અને ભગવાન નું ભગવાન ના ભક્ત નું માત્ર જાણતો હોય અને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો બાર વિમુખ લેવા જવા ભગવાન ના ભક્ત નું મહાત્મા વિચાર કરજો તમારે એકબીજાનો બહાર નથી રહેતો તો અર્ધા વિમુખ ગયા ઓકે સાહેબ અને એટલી ડિગ્રી તો મળી ગઈ હવે થોડી ઘણી બાકી હોય પછી આવી જાય પછી સમજે તેને પૂરો સત્સંગી જાણવો ઈટી વચનામ્રતમો પૂરું એવી રીતે કારિયાની નવમું વચનામ્રતમ સ્વામી નારાયણ હરે સ્વામિનારાયણ હરે રાત્રિ ને સમય સ્વામી શ્રી ગજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાની મધ્ય વસતા ખાતર ના દરબારમાં દ્વાર ઓરડા ની ઓરડા ને વિશે બિરાજમાન હતા અને પોતાના મુદ ની આગળ દસ મોટેરા સાધુ બેઠા હતા તથા પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી ને કહ્યું છે અમારી નારી જુઓ શરીર માં કસર જણાય છે પછી મુક્તાનંદ સ્વામી એ નારી કહ્યું છે મહારાજ છે તો સર્વે સત્સંગી કઠણ કાળ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ને પ્રસન્ન કરવા ને અર્થે નારાજી એ કેટલાક યુગ પર્યંત કાઢ તડકા માટે જે વિવે તેને તો જાણી દેહિન્દ્રી કષ્ટ થાય એમ વર્તું જોઈએ તો ઈશ્વર ઈચ્છા એ જે કઈ કસ્ટ આવે તેને સિદ્ધ ટાળવાને ઈચ્છે अने वड़ी त्यागी भोग सुखता हम देते देह न्याग करम तथा श्वेत दीप कर भगवान ने राजी करवा अने एक जन्म तथा बे जन्म तथा सहसान कल्याण सर्वे थे काल कर्म ने मैं क्यों कहीं एवं रीते भगवान ने, ने विषय एक करता समझू एज कल्याण परम कारण है અને જે તપ કરતા નું કારણ છે એ નહી પણ આનંદ આવે તો હું મોટો થઈ ગયો બીજા પણ એને વખાણી ને આનંદ લે પણ કલ્યાણ નથી પસંદ કરાવી હવે રાજી કરવા માટે છે એ રાજી કરવા એ ભાવ ઊંડો છે અને કલ્યાણ શ કરતા અર્તા સર જાણો કરતા જાણે કોણ હે તો બોલવામાં બોલે જાણે છે કોઈ શું બોલે છે બોલો પૂરતું ઈ નઈ ટાણે એનું છોકરો બીમાર પડ્યો હોય તો યાદ કરે તો એમ કેવી ભગવાન બીમાર એમ કેવી ખરો નથી ધોળાધોડ કરી ભગવાન ને શરણે મૂકે બધી હાઈ જાય શરણ ભગવાન પછી મૂકે હાકી હાકી આમ જોવા ગયો ને આપડે કેટલો નિશ્ચિત છે આ આપણે ભગવાન એવા સેલા છે દ્રષ્ટાંત આ દ્રષ્ટાંત જયારે આવે ને સોનો કરીને તરત બીજો થઈ જાય અને જે તપ કરવું તે તો ભગવાન ની કારણ છે અને તે તપ ને વિશે પણ જેવો રાધિકાજી તથા ભાવ રાખે છે મેં અપવાસ કરો મેં અપવાસ કર્યો રાધા લક્ષ્મી થાય તક ન કરે અને ભગવાન ને સર્વ કરતા જાણે તો જન્મ મરણ ના દુઃખ થી તો એ જીવ તરી જાય પણ તપ કર્યા વિના જે રાજી નહીં નથી તો પૂછ્યો કોણ રે ના પછી એવું ના પાસે આપડે દુષ્ટા રાખશું નો હાજ આવ પણ નિષ્કુલા શું ગયું ને બીજો કોઈ પાપી એટલે શું પેલા આપડે જાણીએ છીએ ને સાધુ માં કઉ ભગવાન ને સર્વ કરતા હર્તા અમે જે છે હું તો હાલ જાણવું તો જોશે ને પેલે દળે ન થવાય પણ આવું તો જોશે જે છોકરું કઈ લાડુ ઓછી મોડો લાડુ ઓછે અને ગૌહ્યા બ્રહ્મ હત્યા ગુરુ શ્રી નો તથા બ્રહ્મ વેતા સદગુરુ નો એને પાપી જો મરમ તો બીજું એમાં મરમ તો બીજું સુતા બેઠા જાગતા ગમે ત્યાં ભગવાન સર્વ કરતા છે એ ભાવ ભૂલાવો નો આશ્રો ગણાય થાય આમ કરીએ ને આમ કરીએ મજા એવી નિષ્ઠા નથી આમાં તો વિશેષણ તો ઘણા લગાવી વિશેષણ તો બહુ આપ્યા છે બહુ આપ્યા સર કરતા હતા તો આમ જાણતા તો આવીને આપે છે ભગવાન કરતા કરતા દેખાય ને તો એ બરાબર બાપા ના વખાણ કર્યા કરે મારો બાપુ આવો મારો બાપુ એનો બાપુ માંદો પડે એટલે માથું તો ના મારે કામ છે હું પછી આવીશ એટલે બાપા નું બરાબર નિષ્ઠા કહેવાય આમાં તો ભગવાન ન માનતા હોય એવાની વાત મતલબ કેવો અને એવો નથી થયો ત્યાં લગી કલ્યાણ હોય એટલે આવડો કે અપાદ માં કઈક માખી માનતા તો ભગવાન કરતા નથી ને દીકરો કોઈ લીધો હોય જાય સમજે પણ પેલા બધું સમવું પડે કરવું પડશે એની આજ થી કરવું અને આ જગત માં હું તમને કગત થઈ જતા એને ભગત કાંડે માળા કોટે માળા માળા હાથ ને કાંડે ચારે બાજુ મજાનું હોય હું ન હાલે બોલો થઇ જ નથી બોલો અને કાજે જે ભગવાન વિના બીજા જે કાળ કર્મા એ કરતા જાણે કાળ ને હમતા નથી માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય ચંડા તેની અને જે ભગવાન વિના બીજા જે કાળ કર્માથી તેને એ કરતા જાણે છે માટે એવો જે નાસ્તિક ચંડાલ હોય ચંડા આવે પણ ને ઉભું નહીં પડેલા આપડે કરી ને તેના મુખ નું વચન સાંભળવું નહીં સાંભળવું નઈ જો અને જે ભગવાન નો ભક્ત હોય એમાં આપડે બધું ગણાય અને જે ભગવાન નો ભક્ત હોય તે ભગવાન ને પ્રતાપે કરીને બ્રહ્મા શિવ અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને થવા ને કોઈ સમર્થ નથી ત્યાગ કરવો ત્યાગ કરવું માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાન ની ઉપાસના નું ખંડન થઈ જાય થઈને સ્વામી સેવક ભાવ ચડી જતો હોય તો એ કોણ જાણે એવી જ વાત માનતી હોય મહાપુરુષ ની તો એને મહાપુરુષ માં જય